એમ કે જે લાંબી દ્રષ્ટિએ જતા સમજણ નથી પડી અહીંયા બોલાવો અહિયાં પાણી નો દુશ્મન હોય તો એ પોતાનું મન છે દુશ્મન જો પોતાનું મનહાર હોય ને તો કોઈ નિમિત્ત નિમિત્ત ને સમજ પડી એટલે કર્ણ ઉદય તમારો અને નિમિત્ત થાય તો એમાં તમને અંદર નથી કે રશિયા વિચાર કરો તો માનવી ના દુશ્મનો માટે એવું લડાઈ છે એ માનવી માનવી ના દુશ્મન જ થાય છે ને કે બીજું કઈ થાય છે આ બધું પોતે હરીફાઈ લઈને પેલા તો એવું મોટો પેલા એવું ત્યાંની આ ઝઘડા છે જગતમાં હરીફો ના પડે કરી હતી અને પોતાનો દોષ હોય પોતાનો દોષ હોય તો હરીફ ભૂગો થાય રીતે થાય ને દેખાવમાં એવું દેખાય શ્રાંતિ થી બધું દેખાય પણ આપડે દોષ હોય તો દોષ હોય તો જ મારી શકે નિયમ કોઈ મારી શકે ને એક ચપલી ના હડાવી એવું નિયમ વાળું જગત છે એક ચપલી હડાવી શકાય એક વાઘડી પણ ના એમ જગત નિયમ વાળું છે માટે તમારા દોષે તમારા જ પડઘા છે આ બધા આ બધા પડઘા તમારા જેમ વારમાસી ની બધી આપડે તૂચો છે વાંચ્યું છે મોચો છે બસ એ તમારા જ પડઘા છે માટે તમારે કેવું છે રાજા છે બારે આપણે રાજા છે એટલે આ કોઈ દુશ્મન છે નથી આ દેશ ઉપર દેખાય દેખાવા બહુ દુશ્મન છે આ દુનિયા દુનિયા શું કે આ દુશ્મન છે વ્યવહારમાં રીતે નથી તો આ વાત જાણી છે સાચું દુશ્મન છે તે આ જે બધા દુશ્મન હશે તમારો હિસાબ છે કે આની કે જગત થઈ જાય સંજોગ અને આ તો વસ્તુ વધવાના નિયમો હોય તો તેમાં બધું થયા જ કરવાનું આ વસ્તી આટલી બધી રહે નહીં જેટલી લડેથી લડાઈ થી મરવાનો છે નઈ એના કરતા વધુ તો છે તે આ કુદરતી આપો તો શા માટે વસ્તી આપી ગયેલ શું થાય છે હંમેશા દુનિયા કુદરત નો કાયદો છે કે વધે તાર ઓછી કરી નાખે પછી ઓછી થાય પછી વધારે એટલે હાનિ નિયમ છે આની વસ્તી દરિયા વધટ થાય ને તો બધા વસ્તી વધ્યા કરવાની ઉપાય ના હોય આ બરોબર છે આ જે થાય છે તે જ ન્યાય છે આ તો વસ્તી અડધી ઓછી થઈ જાય સગા વલ ની ન્યાય છે કુદરત નબળું નબળું કુદરત ન્યાય માં રાખે જોવા મળે છે કે ઇસોપિયા છે પછી કંપની એ જગ્યા લાખો નહીં લાખો માણસ થયા કરે રૂપાંત કરે શું થાય છે અવસ્થાઓ ભરે છે બરોબર સંતોષ ના થયો પણ નાથુભાઈ કોણ નામ વાત કરવામાં આવે છે અહીંયા આવો વાત કરીએ આપણે બહારના ઓછા માણસ છે એક બેન ને ભગવાન ના દર્શન ભગવાન ના દર્શન થયા નથી તો દર્શન કેમ ના થયા તમારો વિશ્વ દર્શન થયા એટલે દર્શન શબ્દ બે રીતનો છે અજ્ઞાન દશામાં વાકે દેખાય છે દર્શન કરાય છે અને સમજણમાં રાત્ર સમજણમાં પ્રતિ રહે દર્શન કરવામાં આવે પ્રતિ પ્રતિથી એના ગુણધર્મ જે પ્રતિ ભગવાન ના ગુણધર્મ પ્રતિ વધાર આવી ઓછી આવી એમ ખબર ના પડે એવી રીતે એને ખબર પડે એમ કે આ તો એવો દાવો કરે કે ભગવાન બાકી દે ભગવાન ગણાતો જ નહી નાશી છે દેહ ભગવાન કહેવાય નહિ ને પણ એને પ્રગટ થયેલા છે માટે ભગવાન કયા પ્રગટ થયેલા છે ને એ ભગવાન સમજાય થોડુંક સમજાવી થોડુંક ના સમજાય એટલે ભગવાન બેન ના દર્શન થયા છે ને એ આકાર થઈ શકે એમ છે કારમાં હવાનો આકાર નથી તો હવા છે ને દર્શન થાય જ ન થાય દર્શન થાય તો આંખે ના દેખાય પોતે ટિકટ ને એનો સમજાય છે વધારે આવી ઓછી આવી એ બધી થાય કેમ તમને માનવામાં આવી એવી વાત બે ની વાત ના માન્યા આવી છે એમ કે નિરંજન નિરાકાર છે તો પછી દર્શન ક્યાંથી થયા દર્શન થતા નથી એવો દાવો કરે છે મને આંખે દેખાયા એ તો એને પૂછ્યા તા ખબર પડે ધ્યાન તો હજી આપડે કેમ કેવાય આરોપી હોય છતાં આ અવા ની પેલા પણ સમજલ પડે આવાળી આવે છે ઠંડી અવાજ છે ગરમ અવાજ છે બધું એમ કે દેખાય છે કારી છે ચાર વાગે આવજો ત્યાર પછી ચાર વાગે ગયા તેમાં એક ભંગ છે ત્યાર પેલા બીજા કઈ ગયા આપડે આ તો ગાંધીજી નો પ્રસંગ ગાંધીજી ને કોઈએ પૂછ્યો છે આ પ્રશ્ન સાક્ષાત્કાર કે છે ને એ દર્શન અને તે આરુપી ભગવાન એ મનથી ના થાય વાંચી ના થાય મનથી ના થાય બુદ્ધિ દીધા એવા છે લોકોને કહે છે આ તમારામાં એક આ તમે એક બહુ બોસ પણ મારી પાસે હાથ ધાર દર્શન કરનારા ભગવાન નાથુભાઈ નાથુભાઈ તમારી પાસે બેઠા એમનું દર્શન તમારા દેખાય તમારા ભગવાન દેખાય છે ભાઈ તમને તમને દેખાય છે તમને આમવાનું તમારે તમારે ઘણું છે કાયદેસર ચાલવાનું પછી ઘણા લોકો દાવો કરે છે મને ભગવાન દેખાયા મને ભગવાન દેખાયા પણ એમ થોડા દેખાય ક્યારે દેખાય તો દેખાય એનો આકાર જ નથી પછી કેમ ના દેખાય દેખાય ક્યારે પણ તમારું શું માન્યતા દરિદ્ર નારાયણ ની સેવા દરિદ્ર નાયક જેની સેવા રક્તપિત ના દર્દીઓ હોય ગરીબ દરિદ્ર નાયક નહીં દરિદ્ર નાયક તો જેની ચિંતા થાય ઉપાધિ થાય ખાવાનું હોય છતાં ચિંતા કરે ને એ બધા દરિદ્ર નારાયણ કહેવાય આખો દારો વલોપાત કર્યા કરે આખો દારો ખાવાનો ચિંતા કરે એ દરિદ્ર નારાયણ કહેવાય અને ભગવાન તો સારી રીતે દેખાય વાત એ બધા દેખાઈ ને દેવાનો તમારે ના જોવાય તમારી મરજીની વાત થાય બીજા લોકો જોઈને કારણ કે તમે તમે એકલા કહો જેવું ક નથી માને દેખાય એટલે આ વખતે ના દેખાય મન ના દેખાય બુદ્ધિ થી દેખાય બુદ્ધિ થી દેખાય બુદ્ધિ થી દેખાય એ તો એમનો દાવો એ જાણે આપડે શું લેવા દેવા આપણે આપણને ખાસ એ જુઓ દેખાય છે કેવી રીતે બુદ્ધિ દેખાય છે બધી ખબર બુદ્ધિ માં આખે દેખાય છે હવા શું કયું એક વસ્તુ છે ને આખો થી દર્શન થાય એમના ભગવાન દેખાય તમને દેખાય છે ઉભા સો ટકા દેખાય છે દેખાય છે દરેક દેખાય છે તમા આ બધા દેખા છે એમ મારે દિવ્ય ચક્ષા હા હા સ્વામી નાખી જોવા માંગો છો હું માનું છું કે ભગવાન દેખાય તેની વાત કરું છું નાથુ દિવ્ય ચક્ષુ આજે દિવ્ય ચક્ષુ નાથુ શબ્દ હભ્યો દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ અશબ્દ હબેડ ને દિવ્ય ચક્ષુ એમ કે સદૈવે ભગવાન દેખાય એનો જે દાવો કરે છે તેના માટે હું કઉ કે એ નથી પોસિબલ સદૈવે ભગવાન ના દેખાય એનું જ્યાં દેહ માં પ્રગટ થાય સદે કૃષ્ણ ભગવાન ભગવાન કહેવાય કૃષ્ણ ભગવાન ભગવાન કહેવાય મહાવીર ભગવાન કહેવાય રામ ભગવાન કહેવાય સદે દેહ છતા ભગવાન કહેવાય તમે મા નામ નામ એ નામ છે જરી નહી આત્માદશા સાધે સાધુ થી મળી અને તે સર્વજ્ઞ ભગવાન થતા ઉદિના પાસે પરમેશ્રી માટે નું નામ છે ટૂંકાક્ષરી છે ચાર ગતિ આમ ચાર ગતિ દેવ ગતિ મનુષ્ય ગતિ સિરિયન ગતિ ને નર એ ચાર ભટકતા ભટકતા વચ્ચે મોક્ષ થાય શું કયું એ સસ્તી કહ્યું બીજું પૂછાયું સાક્ષરી અર્થ એટલે એ જ કહ્યું હતું સાક્ષરી જેટલે શોર્ટ ફોર્મ અને તમારું ખોટું વાત તમારું બધા બધા વિચાર ના તો ભાઈ જરા બધા ઊંડા ઉતરો તો કામ થાય આમાં ઉપર છે ગપા મારી દાડો કરતા છે ઓમ ને જો સમજણ ના પડતું કામ ને ઓમ તો ભગવાન નું અસલ નામ છે પ્રતિ ત્યાંથી પરમાત્મા સુધી ના બધા ગ્રેડ્યુએશન વાળા દર્શન કરવાથી પહોંચે જે વાત તમને શું વાંચવામાં આવી તો આ જોડવામાં આવી જાય એવું ના ચાલે હમશેડપુર હોવું છે શું કયું દાદા એમને દાદા એમને જે સાંભળેલું છે એ દાઉટ ક્લિયર કરવા માંગે છે આપની પાસે શું દાઉટ ક્લિયર કહીએ આમ એટલે શરૂઆત થી મળી શ્રદ્ધા બેઠે ત્યાંથી પરમાત્મા સુધી નામ નો નથી આ દુનિયામાં કઈ ઓછું કરું છે અમારે જેમ હાથું બનવું પડે શું કરવું પડે એમનું સત્ય માનવું પડે અમારું તો સત્ય અમે અમારું અમારું સત્ય ના હોય અમારે ચાલે શું કોને કહેવાય કોને ભાઈ પ્રશ્ન છે શું કોને કહેવાય ભૌતિક સુખ ભૌતિક સુખ આયા પછી જતું હોય ટેમ્પરરી સુખ કહેવાય ભૌતિક સુખ અને એક પરમાનન્ટ સુખ આયા પછી જાય નહીં બે પ્રકારના સુખ કહેવાય દુઃખની વ્યાખ્યા શું ભૌતિક સુખ અને દુઃખ બે કલ્પના જ પણ શું કરે છે માની બેઠો છે એટલે ભોગવવું જ પડે છે માની બેઠો છે એટલે જો માની ના બેઠો તો બે છે નહીં સુખ ને માની બેઠો છે તો સુખ ભોગવે છે એટલે દુઃખ તો ભોગવું છુટકો જ નહીં એ સુખ ના ભોગવે તો દુઃખે ના ભોગવું શું અને સાચું સુખ આત્મા થયા પછી થાય હું કોણ છું જાણ્યા પછી સાચું સુખ ની શરૂઆત થાય બીજું કઈ પૂછ્યું છે જય સચંદ mu kon dai mu kon kon te ayao i want to know where this spiritual heart is spiritual heart is heart is teacher જે છે ને આ હાટ તે આ બાજુ છે આ બાજુ છે બસ બાજુ છે આપણું અત્યાર નું હાથ કઈ આગળ છે હવે આ હાથ આ બાજુ છે શું કયું પછી ત્રીજું ચાલુ કે આઈ એમ કોલેસ ઓફ સેલ્ફ ઇન્ક્વાયરી શું કે પોતે છું પ્રશ્ન પોતાની જાતને પૂછીને એ માર્ગ માં આગળ વધવા માંગે છે એ છે તું બીજું માગવું એ જેટલું માગવું હોય એટલું કાગળ લખેલા એ બધી વસ્તુ આપી આ દુનિયા ધ્યાને કોઈ જે વસ્તુ જોઈએ તે રાખવા તૈયાર છે અને કે ઉદાર રોકડું રહી શું આ તો પ્રશ્નોની માથાગૂટ કરવાની જરૂર નથી આ તો રોકડું આપવાના પ્રશ્નની જરૂર છે જો રોકડી બેંક હોય રોકડી બેંક હોય તો આગળ આવું એનો છે એક કરોડ માપ હોય ગઈ શું દિસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવા ઇન્સોલ્યુશન જે માગે આપવા તે હાર જે કરી આપીશું ચાલુ ભગવાન કોને પૂછે ભગવાન સાકાર છે કે નિરાકાર આપનો શું હશે ખરી રીતે ભગવાન નિરાકાર જ છે ભગવાન નિરાકાર છે પણ છતાં કૃષ્ણ ભગવાન ભગવાન કહેવાય કારણ કે પોતે અંદર પ્રગટ થયેલા છે એટલે પ્રગટ પુરુષ ને એનું મંદિર છે ભગવાન પણ ગણાય શું કર્યું ભાઈ પૂજે છે કઈ સમજાવી ગયું પ્રશ્ન છે ભગવાન તો નિરાકાર જ છે એના આકાર ના હોય શું કહ્યું જેટલી આકારી વસ્તુ છે જેટલી આકારી વસ્તુ છે આકાર એ બધી વિનાશી વસ્તુ છે ભગવાન વિનાશી છે ભગવાન નિરાકાર શિક્ષણ છે એ કેવી રીતે સાબિત થાય કે ભગવાન નિરાકાર હું એમ કઉ છું કે ભગવાન સાકાર છે તો આપ કેવી રીતે સાબિત કરો કે ભગવાન નિરાકાર ભગવાન નિરાકાર છે કે રીતે સાબિત થાય હું કઉ છું કે સાકાર છે ભગવાન ભગવાન વિનાશી છે ભગવાન એ તો આપડે જગત ના લીધે એને વિનાશી કહીએ છીએ પણ ભગવાન અવિનાશી છે પણ ભગવાન સાકાર છે ભગવાન અવિનાશી છે પણ સાકાર છે ના અવિનાશી સાકાર ના ભાઈ સાકાર હોય વિનાશી જ ભાઈ આ દુનિયામાં કોઈ પણ ચીજ સાકારી હોય એ વિનાશી જ હોય તું મને દેખાડે પણ સાકાર હોય એટલે આખે દેખાઈ શકાય હોય અને આંખે દેખાય વિનાશી જ હોય બધા જેટલા આકાર છે ને એ બધા વિનાશી હોય ભગવાન નિરાકાર છે અને નિરંજન છે શું નિરંજન નિરાકાર તું મને હંધરપાડ ને સાકાર કેવી દ્રષ્ટિએ મને હંધરપાડ કહું તને એમ ખજી અર્થ છે એમાં કઈ દ્રષ્ટિએ સાકાર એક દેખાય ને એક દાખલો આત્મ બાકી આ કૃષ્ણ ભગવાન ભગવાન કહેવાય સાકારી દ્રષ્ટિએ કઈ દ્રષ્ટિએ કે ભાઈ આત્મા પ્રગટ થયો છે મને ભગવાન પ્રગટ થયા મારે આ દેહ પણ ભગવાન કરાય શું એવી દ્રષ્ટિએ તું છો તારે હું માનું છું તો મારી પાસે સમજાવવાની તાકાત નથી એ જોત તો સમજાવવાની તાકાત નથી હું જે માનું છું તે પણ એવું સાકાર હોય ની સાકાર તો આ કૃષ્ણ ભગવાન કહેવાય શું કરું બાકી ભગવાન તો નિરાકારી છે પછી તને અમદું હોય ખરું અમારા કે ના ઓછું કહેવાય હું ઘરની વાત છે દરેક ના ઘર ની ઇતિહાસ અમારો અભિપ્રાય તો આ છે તમે ગમે ના ગમે ત્રણ વાત છે ચાલ નિરાકાર હાઉસ ખોટું છે એમ કે ભગવાન નિરાકાર છે ખોટી વાત છે કે તદ્દન ખોટી વાત પરમાત્માત્મા નું રૂપ તો છે આત્મા પરમાત્મા નથી આત્મા પરમાત્મા રૂપ થાય છે એ પરમાત્મા નું સાધન પણ પામી ને પરમાત્મા સમાજ રૂપ परमात्मा परू साधना कर सु पे आत्मा परमात्मा सामन गुण पी पर रूप थी जाए अपनी समझ जुदी से जो कई भूल थी हो तो दो दोष लगे तो बाकी इमनी मान्यता मा भगवान साकार है परमात्मा पर साकार चे। रूप है आत्मा બધું પરમાત્મા ને પણ કહે છે અમારું ખોટું કોઈ શીખાય નહીં તો વાંધો નથી તારું હાથ ને અમારું ખોટું અમારે નવા નહીં અમને ઊંઘાવે અમને ઊંઘા ના ઊંઘાવે શું કયું અમારે મળે કઈ ખબર ફૂલ થી એમ કે તમારું તમારે મન સાચું છે ભાઈ પૂછે છે સાકર ના ગડપણ ની વ્યાખ્યા ખરી સાકર નું ગડપણ હોય એની વ્યાખ્યા ખરીખ્યાત ના હોય ગડપણ તો ગોળા નાખે તારે ખબર પડે પણ આવે કોઈ કઈ કસી ક્યારે ખ્યાલ છે તો આપણે ન્યાય કેવાય ગઈ શું કરું હા પણ એટલે આપણે ન્યાય કેવાયા પછી ના કહીએ આ દુનિયામાં પોતપોતા પોતપોતા જાત જાતના લોકો જાત જાતના લોકો જાત જાતની માન્યતાઓ પણ ઘણી ખરી માન્યતા એક જ જાતિ ભાઈ શબ્દ ને વધુ ટકા તો એક જ જાતિ ભાઈ ગરબણ ગરબણ તો સવારે કોઈ કહેવા પાત્રકારો કહ્યું એ સાકર ગરીબ છે સાકર ગરી એટલે કેવી એમ પૂછ્યું લોકોએ કહ્યું સાકર ગરીબ છે પણ ઘડી એટલે કેવી તો એનું વરણ ના હોય મારા મૂક્યા લે ને એટલે ખબર પડી જાય શું કહ્યું આ બધી બુદ્ધિ વાંખે સમજાયું છે બુદ્ધિ વાંખે બધું દેખાયું મારી પાસે આઠ હજાર માણસો દર્શન કરે ભગવાનનો જીવ માત્ર ની દરરોજ કારણ કે બધું દેખાયું છે એ દિવસક શું કહેવાય છે શું કહેવાય છે આ વાકે ના દેખાય આ ચામડાની વાકે ના દેખાય સમજ ને ચામડાની વખતે તો વિનાશી ભાગ જ દેખાય અવિનાસી ભાગ દેખાય નહીં આ તો એવું છે કે આવું અમારે પૂછવાનું ના હોય કેશ બેક જે માગે આપવા ત્યા છે પછી એમાં પૂછવાનું ક્યાં શું કરું તમને ભગવાન ના દર્શન હું કરાવીશ બાકી આ તો હું નથી બોલતો આ તો કોણ બોલે છે તે આ હું બોલતો નથી કોણ બોલે છે એ આપ જાણો છો કોણ બોલતું છે એવું જાણો છો આપ હું બોલતો નથી પણ બોલી શકે ભગવાન માં શક્તિ નથી ભગવાન માં બોલવાની શક્તિ નથી ફક્ત જળ વસ્તુ આ મેટર બોલી શકે મેટર નો અવાજ થાય મેટરનો અભાસ થાય તે સાઉન્ડ નામનો ગુણ મેટરનો છે તે ભગવાન બોલી શકે નહીં આ ઓરિજિનલિટી વાત કરે તમારી જોડે ઓરિજિનલિટી આ છે આ નહીં આ ઓરિજિનલ ટી આપણે વાત કરે છે તે એક લગતા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા શું શું છે અને નોંધ મારી પાસે રહે ને એટલા પ્રત્યક્ષ સરસ્વતી છે આ માલકીઓ કરી વાળી અને પ્રત્યક્ષ સર સુધી કહેવાય શું કહેવાય મારી પોઈઝન થઈ ગયું શું કહ્યું હવે આ વાત તમને સમજાય બધા સાયન્ટિસ્ટ બુધાય છે ઓરિજિનલ ત્યાં બોલે છે સત્યાવીસ થી બોલે છે અને તમારે ઓરિજિનલ ત્યાં પણ તમારા હંકાર ને મારે હું બોલ્યો એવું બોલો સમજે અને તમારે કોઈ ખરે એમ થાય છે ખરું કે ના હું ભૂલથી બોલી ગયા એવું બોલો છો ખરા ભૂલથી બોલી ગયા બોલો ખરા બોલી ગયા બોલી ગયા તે કોણ ને તમે ભૂલ ખબર પડી ના બોલો છે તે કોણ બેઠા છે તો વકીલાત બોલ બોલ બે ધારા વાક્ય બોલતા હશે એક જવાબદારી વાળું વાક્ય બોલવું તો અડધો કલાક વિચાર કર્યા પછી બોલી શકાય ટેપ રેકડ બધી થઈ નહી શાક આવ્યો બધા ટેપ રેકર બોલેશ પણ સમજે છીએ જ પણ આ વાત અજ્ઞાની વાત છે અમારી વાત એના આત્મા કબૂલ કરવો જ જોઈએ કોકનો જ કોકનો દચરો ભરો બાકી બધા દરેક ની વાત કબૂલ કરવી જ જોઈએ અમારે તો આવું હોય નહીં કોઈ જગ્યાએ છું કારણ કે આત્મા કબૂલ જ કરે અમારી એકે એક વાર કારણ હું બોલતો નથી યાર મારી માલકીની હોય તો ના ખબર કરે સમજ બને એટલે સમજાવવું પડે ને એક વખત એને સમજમાં બેવું જોઈએ ને ત્યારબાદ બે તમારે શું જોયે જે બધા ક્યાં જોવા જે જોઈએ તે આપીશું ચિંતા રહી જીવન જી શકાય એવું બધું બધું આપીશું મોહનભાઈ પૂછે છે કે અત્યારના માણસ માનવી દુઃખ જીતો હોય એને આક્રમ વિજ્ઞાન કઈ રીતે લાભ આપી શકે છે દુઃખ માં અત્યારે જ્યાં જુઓ ત્યાં બધે દુઃખ દુઃખ ને દુઃખ જ છે તો એવા લોકોને અક્રમ વિજ્ઞાન કઈ રીતે લાભ આપી શકે બધી રીતે પાપો ભસ્મીભૂત થઈ જાય ધંધો ચાલતો હોય ધંધો ચાલુ થઈ જાય એના પાપો બસ્મીભૂત કરી નાખે છે સર્વ પાપો બસ્નીભૂત કરીએ છીએ યોગ ક્ષમ આપીએ છીએ આ બધા આઠ હજાર માણસો યોગક્ષમ આપેલું તમે પાપો બસ્નીભૂત કરીએ ધંધા ધંધા ચાલુ થઈ ઘણા ગરીબ માણસો છે વિચારા પયા ગમે તો નોકરી મળી આવે બધે આ તો પાપ નડે છે શું નડે છે પૂર્વ ભાવ ના પાપો ભરેલો છે નડે છે કેટલા આવતા પાપો ભેગા છે ને તે નડે છે આપણું ધાર્યું થવા ના દેખું અને આ તો અમારે આ બે દાક્ટર બેઠા છે ને તેને પૂછ્યું એક ચિંતા થાય ને બે લાખ નો દાવો મળવાનું કહ્યું છે આવા આઠ હજાર મા તો લેતા આવડું છે તો અમારી પાસે બધી જ ચીજ છે પણ ના લેતા આવડતા જાય અમારે તો પ્રશ્ન પૂછવા ના હોય કાંઈ રોકડું હોય તો પ્રશ્ન છે ને બેંક આ બેંક હોય તો બેંક માં આપણે એમ કેવું પડે કે આ ચીપવા પછી પૈસા નહીં આ બધું કરવું એ આ દેશી ગ્યાસ બેંક આટલો છે ને એ બધી રિલેટિવ પાછાની છે રિયલ નથી એમાં વાસ્તિકતા હોતું નથી વાસ્તિકતાની કૃષિ હોય તમારો છે તમારી વાત છે કર્મ સિદ્ધાંત કર્મ એટલે તમે નથી કરતા હું કહો હું કરું છું એ બધા કર્મ છે શું છે તમે જે ના કરતા હોય તમે કહો કે હું કરું છું શ્રાંતિ થી કર્મ તમે કહો તમે શું કામ કર્યું કહો ભગવાન ની સેવા તમારું કર્યું ક્યારે કહેવાય અમે એક જગ્યાએ ગયો તો ત્યારે ધ્યાન કરવા બેઠા થાય જૈન વાણી હતા ત્યાં પદ્માસર વાઈન બેઠેલા ત્યારે શું કરો છો કાકા ત્યા ધ્યાન કરું છું તમે સાવ બીજા ગયો ધ્યાન કરતા હતા બીજા નથા કરતા હતા પૂછ્યું એમાં જ કરતા ધ્યાન સર બોલ્યા નહીં પણ આમાં દેખાડ્યા બરા એ શું ક્યાં છે એ શું કેવા મારે છે પગ દુખ નહી પગ કરતા હતા તમે કરતા હતા કાકા બોલતા નહીં આવડતું હેડતા નથી આવડતું પગ કરતા હતા તમે કરતા હતા જો તમે કરતા પગની જરૂર નથી પગ કરતા તું શું કા બોલ આમ શું બોલ બોલ કરું એવી આ કરતો અમે હા માણસો બેફાન પણ હું કરું છું કરું છું કઈક સંદાસવાની શક્તિ નથી આ વર્લ્ડમાં કોઈ પાક્યો નથી આ તો બેભાન માણસો તમે તેમ ફાવે બોલે શું ને એ તો અટકે ત્યારે ખબર પડે કે અમારી શક્તિ બીજાની તમે હમઝે પડી ના પડી આ તો બધા ઇગ્વ કરે છે મેં આ કર્યું મેં આ કર્યું સંદાસ જવાની શક્તિ ની હમ પૂજાકુજ કરે છે તમને થોડું હમધે નહી સમજાય નહીં આ તો બધું તમે કરતા નથી આપેર કરવા જાવ તમે કરતા હતા કચેરી કરતો એ તો એ હોય તો બીજું બીજા ની બધા થાય એ બધું પ્રારંભ થયું તો ને બધા ભેગા થઈને કામ કરે એ બધું પ્રારંભ કરાય શું સ્વતંત્ર કરે એ પુરુષાર્થ ત્યારે તમે બધા ભેગા થઈને કરે છે અને તમે કહો છો હું કરું છું જે આરોપ આપો છો ખોટો નહીં સમજ કરવાથી એટલે તમને કર્મ બંધ છે અને તમે હું કરું છું જાણો તમે તમે આખા કશું કામ કર્યું છે કશું કામ નહીં જયારે ભગવાને કૃષ્ણ પગાર કરો કર્મ થિયરી કર્મ કરે છતા કર્મ બંધ થાય એ કર્મ કરે છતાં કર્મ હું કરતો નથી એ જાણ તારે સમજાય થોડું આ તો છેલ્લી ભાષા વાત કરવાની છે આ છેલ્લી વાત તમે કોઈને તમે કોઈને સમજાય છે હું નીચલી ભાષામાં બોલું જરા હલકી ભાષામાં બોલું આ કર્મ કરીએ છીએ એટલે કર્મ નો સિદ્ધાંત શું છે ઇટ હેપન છે આ બધું થઈ રહ્યું છે અને હું શું કરું છું આ બધું થઈ રહ્યું છે જગત ચાલી રહ્યું છે ચલાવીએ છીએ આપડે જગત ચાલી રહ્યું છે કે ચલાવીએ છીએ ચાલી રહ્યું છે આમાં પાડીએ છીએ કે પડે છે ઓટોમેટિક પડે છે અવાર પડે છે કે પાડીએ છીએ લોકો કેતા હવાર પાડી નાખી એટલે હવાર પડવાનું છે તું શું પાડવાનું આવું બધું વિચાર્યું નથી ને આ બધું પ્રારબ્ધ અને સ્વતંત્ર કરે એક પુરુષાર્થ આ પુરસાદ બે ટકાનો કે આ પ્રકૃતિ ને પુરુષ બે જુદા પાડી આપે કાલે જુદા પાડી આપી અહીંયા આગળ જયારે જ્ઞામે છે ત્યારે જુદા પાડી આપી